મારાવારા એ કહ્યું પેલા ઋષિભરવારા એ કે જે ચમત્કાર કરે છે મારા લાખા કોઈ બાપુ જતો પેલો સાયન્ટિફિક રીતે જોવા માંગે શું જોવા માંગે લોકો ને ઉંધ આ લોકો ને તો આવું તો એવાની તો એવાંચવા માટે ચિંતા ના થાય તમે આજે આપણે શબ્દ ના બેસી બતાવે તમારા જગવા માટે બધો લોકો ઉમેર રસ્તે જતા હોય તો છત રસ્તે આવે પણ અહી ચમત્કાર કરેગા થાય આપડે ચિંતા ના થાય ગોર માન માયા લોક થાય નહીં સંસાર માં રહેતો સેલુ સ્ટેશન નાખી દેલું પ્રાઇ ઊંચી દે જાગૃતિ રાખવી પડે અન્ય સીતાભગી દે આવું પાંચ હજાર માણસ છે પણ બધાને કે બોલાવી શું કરી આપડે એકદમ કે આખું દાડો કે કુદે કુદેદના ચૌદસિયા ખરે હોય ચૌદસિયા મારી પાસે ભેગા થઈ જાય આટા માણસ કામ ના થાય જ્ઞાની પુરુષ નો કોરો જ્ઞાની પુરુષ એટલે બ્રહ્માંડ નો અધિપતિ કેવાય કેવું દેહ નો માલિક ના હોય આ દેહ ના માલિક અમે પેલા માલકી પડતા પછી પછી નહીં નઈ વાણી ના માલિક નહીં કોણ બોલે છે આ જે બોલે છોકર ભગવાન જો બોલે તો ભગવાન નહીં એ ત્યાં પ્રેકર કહેવાય શું ભગવાન તો નાતા દસતા સમજાય કે તેલા અધિકારી કેલા સરતે જોતા જો જો કરેગા સર ને મોજો નકછો તમારે નહીં બે દોસ્તી છે તે વારે કી જોરા છે જે આકર આખા બ્રહ્માનનો નાથ ત્યાં બેઠો હે દનસુ જોવાની તે બે આખા બ્રહ્માનનો નાથ બેઠેલો કે આગ્રહ થાય કે શાંતિ કરે તું આવવું દેખાય તેથી તે હારે આ સમજવા એ માં હવા ન બરો વાર અલગ ભાજપો તો મી કહે ભાજો એમ છોડા પીતા ને પિતા પિતા કરતા છોડી લાગ્યા ભારે ચાણો માટે આ છોડા માટે ઇન્ટરેસ્ટ પડતર કહી પડ્યો છાત્રો લાગી આઉ ક્યા શાંતિ કર્યા બી નહી કરે આના બી એના છે આમ નામ શું છે નથી આતો અનાબી અનંત છે ने भय, भय तो तो लालच, ये एक, बस्तु तो एक रस्ता पर चाले। मैं से हम, के ज्ञान मारा मेरा ईश्वरी અચ્છા પચાસ પોણા ભગવાન એકાશી માં સંગમ યુગ આવે છે કર્યું કે બે વચ્ચે નો જે યુગ છે એવું નહી કે અમાથી અમારે આવશે એટલા બધે બીજા બધા જે બાકી આશય કો છે ને તે લોકો આશય ને સમજતા નથી હોતા આપણા લોકો પછી આશય લોકો સમજતા નથી લય પ્રલય થતો નથી ફક્ત થાય છે કે ફક્ત મનુષ્યો ને જે પાંચ ઇન્દ્રી મનુષ્યો છે તે મનુષ્ય અધવ ગતિન થતા રહે છે નીચે ગતિ બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય એક ઇન્દ્રિય એવા થઈ જાય આવરણ એટલું બધું આવી જાય છે મનુષ્ય નો દેહ આવો દેખાતો જ નહીં લગભગ પચીસ ત્રીસ હજાર વર્ષ ઉત્પન્ન થાય વગેરે આદિ આદમી એવું વગેરે ઉત્પન્ન થાય જેમ જેમ આવરણ તૂટતું જાય તેમ તેમ આ દેહ ઉત્પન્ન થતો જાય આવરણ તૂટું જાય ઉત્પન્ન થતું ભૂલ જાય બોલાવવા પડે આવો ભાવ ના કેવા પડે એટલે ભેજ તો રહેવાનો જાય આમાં તો એટલા હોય અમને કશું એવું ભેજ ખોવાય નહિ વ્યવહાર વ્યવહાર રાખ દે ના ભાઈ ગમે ગરીબ માણસ હજાર પાછે જગ્યા જેમાં પરાવલંબી છે બધું જાવલંબી બધું આપડે કહીએ રાખવું માથું વૃક્ષું ના હોય તો માથું વૃક્ષું હોય તાવ પડ્યો હોય તો ના થાય તો જે આપડે ખબર હશે માટે એ પણ એમાં બીજા વસ્તુ બીજાની અવલંબન જરૂર પડે નિરાલંબન ના આપો હોવું સારું નથી માટે નથી થતું પરાય ને જોડીદાર ચાર સામાયિક કરી મારાજ ને કહ્યું પૂછ્યા મારા સામાયિક કરી નથી કે કેમ તમે તેજાર કરી હતી તેજા ક્યાં કરી હતી આ છે તો તમે કરી દી ને આ પાછું હોય તો કરે ને પદાર બેસી ગોઈ જેમ એનો અહંકાર નો ગર્વ રસ્તા ખે અને ગરવા રસ્તો બઉ મીઠો હોય તારા સાકર હોય છે ને લાવે પછી ગરી લાગે કયું હારું કઈ ગરી નહી સારું કેમ ગરીબ બરાબર આ સંસ્થા નો છે ને ગપવા નથી લોન ઉપર લોન રૂપે કરું જય